અમે અહીંથી એમની કાળીમાં જતા હતા તારે પૂછેલું તે વખતે વાત નીકળી ગયેલી ને તમે મને કોઈ ફરતી કાળો એવી ફરતી જે વાણી નીકળી ગઈ ફરતી વાગે નહીં આ સિદ્ધાંત છે એટલા માટે વાણી ટેપ રેકોર્ડ છે સિદ્ધાંત સ્વરૂપે સમજવું પડશે કોઈ કોઈનું ચાલશે નહીં મીનમેખ છે જ નહીં એમાં આ તીર્થંકર ભગવંતોની શોધ દાદા ભગવાને આપણને મૂકી દીધી આપણી આગળ એટલા સાદા શબ્દોમાં મૂકી કે ગંભીરમાં ગંભીર અને બધા ચાર અનુયોગ જૈનોના બધા શાસ્ત્રો અંદર આવી ગયા આટલી જ વાતમાં મૂકી કારણ કે આ પાંચમો આરો છે કળિયુગ છે અને વાણી શબ્દરૂપે એટલું બધું કામ કરી નાખે છે કે એમાં જે કર્મના બીજો પડે કોઈને ખબર ના પડે કોઈને ખબર ના પડે મારાથી ક્યાંક કોઈને વાત થઈ ગઈ મને સમજ ના પડે હમ જ પડી કોને કહેવાય કે મને અંદર ખૂસતું હોય ખૂસતું હોય દાદાએ કહ્યું કે ખટકો રાખજે શું કહ્યું જો પૂતગલને સમજવું હોય તો ખટકો રાખજે કહ્યું પૂતગલ તો કે મન ઇશારું પોતાનું જ અને દરેકને માટે એક જ વાત જો એમાં કંઈક એકબીજાના માટે આનું વધારે ઓછું હોત તો વાતરા નથી કૃષ્ણ ભગવાન ને નતા આવ્યા કે રામને નહોતા આયા પણ માયુર ભગવાન શું કહો છો પેલી હિના ના કે કૃષ્ણ ભગવાન તો આવતા હશે મોડી કે છે રામને આવે મહાત્માઓને આવે કહેજો સાનો મહાત્મા આવે તો મહાત્મા હાનો ખરું કીધું હેમાબેન હા હા પણ આપણે ગર્વ લેવા જેવું છે એમાં મહાત્મા શબ્દ ગર્વ રખાવે એવો છે જરાય ના ના ના હું તો હોય તે બધો એ ખેંચી ખેંચી કાઢી નાખે પેલું ખોટું લોહી આમ કૂચું છી લે કરી નાખે એ તો એ રસ રસ બહુ ખોટો છે હેમાબેન રસ એ છેલ્લોમ છેલ્લો જાય છે સમજાયું ને તીર્થંકર ભગવંતોને જ્યારે છેલ્લા શૈલેષીકરણ અને સિદ્ધ ગતિમાં થવા માટેનું જ્યારે બને છે ત્યારે એ રસ આખો નીકળી ગયેલો હોય છે બધો શું એ વેદકતાનો રસ છે એક જાતનો શું કહ્યું અને એ નામ કર્મમાં પણ એ બધું એટલું બધું નામકર્મ તો એટલું બધું હુશાર છે એનું વર્ણન થઈ શકે એવું નથી કોઈ રીતે શાસ્ત્રો પરિપૂર્ણ નહીં બને એટલું મોટું વિચાર છે આમ શાસ્ત્રોમાં જાત ના જાત ઘણી જાતના લખ્યા સડસઠ જાતના એવા લખ્યા બધા સમજણ નહીં પડે આપણને પણ દાદા એ કોઈ બે જ જાતના મુખ્ય છે એટલે સમજી લેજો એક યશ નામ કર્મ અને બીજું અપયશ નામ કર્મ શું કહ્યું આમાં બધું આવી ગયું આખા બધું કપડે આવી ગયું શાસ્ત્ર ડૉક્ટર સાહેબ કુલીને શું લાગે છે તને આ બેમાં જ આવી ગયું શબ્દો આ કાર આ કારને વિશે દાદાની ભાષા અને આખું તત્વજ્ઞાન અને આખું વિજ્ઞાન કમ્પ્લીટ એક ટૂંકામાં આવી ગયું છે પણ એને વિસ્તારથી સમજવું આપણે આપણા જ મન વચનકાર સમજવા માટે આપણે જ આપણને આપણને ફાયદો કરી શકે બાકી ના કરે એ કોઈનું કરે છે એવું નથી તેનું તો પોતાનું સ્વાય થાય નહીં ત્યાં સુધી બીજાનું હિત સમજણમાં હું ગમે તેવું મારાથી કોઈને દુઃખ થતું હોય છતાં પણ હું બીજાનું હિત ના સાચવી શકું રહી શકું નહીં સમજાવ્યું મને ડે વનથી આ મળેલું છે દાદાથી પરંતુ માસ્ટર છત્ર છાયા છે બધી આપણા રણછોડભાઈ સાહેબ કહેતા હે મા કે હું જ્યારે જવું મને કંઈક વસ્તુ અનુભવ થવો છું મને કે જ્યાં જવું ને ત્યાં કોઈક મારું રક્ષણ કરતું કોઈ મારી પાછળ ફરતું રહેલું છે આવું એમને વર્ણન કરેલું આરપી સાહેબે સમજાયું અને બધાના અમારે ચંદ્રકાંતભાઈ કેટલું સુંદર અનુભવ દાદા એમના જીવ્યા કે દાદા મારી આગળ ધર્મની ધર્જા એટલી આગળ આગળ ચાલે છે મને ગાઈડ કરતી રહેલી છે જેવો અર્જુનનો અનુભવ હતો યુદ્ધ ભૂમિ ઉપર કે પવન પુત્ર હતા ગમે તેવું હોય તી ગમે તે યુદ્ધ થતું હોય છ પણ કૃષ્ણ ભગવાન પોતે રક્ષા રક્ષણ કરનારા એટલે આ બધા દ્રષ્ટાંતો ફેક્ચ્યુઅલ દ્રષ્ટાંતો છે પરંતુ આપણને જો એ रिलेटिव फेक्ट साथ रियल फेक्टन आखू विज्ञान अपन प्राप्त न थे हुआ अने समझ में मा आटे आ शरीर अपन काम में ना लगे तो एक खटकव जी दिल में बधा ने खटकहज मत स्पष्ट लगे परंतु यनी स्पष्टता नहीं मैं कही शक नहीं समझाई शक नहीं बोलाय नहीं बोले, नहीं। बोले तो तो एट बोलता नहीं हाथ अड़को थी जाए सारो एवं अलको थ પણ નથી બોલાય એવું આજના આપણા પૂતગલો આવા થયા છે ભાઈ બસ ભયલથી પ્યારથી આ એનું શરીરનો એવો મસાલો ભરીને લઈને આવેલો પણ દાદાએ રક્ષણ કર્યું એમના વ્યવહારનું મેં જોયું એમના વ્યવહારનું એમને દાદાએ રક્ષણ કર્યું અને મહાત્માઓ તો બધા વાલા જ હોય બધા એકબીજાને ન પરંતુ આ વસ્તુ બની આ પૂતગલની સમજ આપું છું મનીષ તને એનો કોઈ પાર નથી पूगल ने अपने बदत्मा बैठा आए पोता नी एक नंबर तो कशु कम्पलीटना छापन तो बीजा दशा किचारों करो कम न जीवता हे चलो आज पूल थे अरे शुभ जयंती भाई प्रश्न करो પ્રશ્ન તારો સારો છે ઓળખવું પડશે બોલ રિયલ ભાષામાં રિયલ દ્રષ્ટિથી રિલેટિવ પૂતગલને ઓળખવું પડશે કયા પૂતગલ બધું મન કહ્યું અંતકરણ આવી ગયું એનો ભેદ પાડશો તો બધા બહુ વિગત કરી આપશે ડોક્ટર સાહેબ કે છે અંદર એટલી બધી મશીનરી છે ગજ્જબની મશીનરી છે અને વિતરાક દ્રષ્ટિ છે ને વિતરાકતા જેની પાસે જીવે જીવનમાં છે બહારના કોઈ વ્યવહારમાં કોઈને ખબર ના પડે એ તો કોઈને ખબર ના પડે મહાત્માનું દિલ બધાના બહુ સુંદર હોય છે પરંતુ જે પોતાનો જે સંભાવ નિકાલ થયો નથી એ સંભાવ નિકાલ ના થયેલો ભાગ છે ને પાછો બધા એની પાસે એ દરેકે પોતે પોતાના માટે પોતાથી જ સમજવો પડશે બીજો કોઈનું નથી ચાલતું જો અમારા મંદરબાએ મને સમજ એમનાથી મને સમજ પડે છે હા પાડે તો ના પાડે તો મને પડી જાય છે એમનાથી મહાપક્કા છો તમે સમજ્યા કરું છું કારણ કે અમારું જો અમને ખબર ના પડે આટલું ક્યાં ચોપ્પન પંચાવન પંચાવન વર્ષે જાય છે અને પહેલાં ના હતા અમે નથી જાણતા કંઈ મંદરબા આપણે આપણા પર હશે ના આવે સાચું કરે પણ રેખા તમારા પર હશે हमेशा रिव हो रिशन तो रियल हो जीअल रिविटी वालू रिलेशन आखाशे અને જેમ જેમ જેટલું સમજમાં આવતું જશે એટલો આખો આઇન્સ્ટાઈન તો તમને બો સમજ પડી જશે સમજે નહી અને પછી સ્પેસિફાઈડ થિયરી કાઢી એને તો અને એમાંથી યુનિફાઈડ થિયરી જવા માંગતો હતો આપણા મહાત્માઓને બહુ સુંદર લાગવું પડે છે સ્પેસિફિક થિયરી ઓફ રિલેટિવિટી એ એને યુનિફાઈડ ફિલ્ડ થિયરી રીતે સમજવા ગયો હતો એ કે આટલું મોટું વિશ્વ છે આટલું મોટું જગત છે અને નેચર છે આટલી બધી બધા માણસોને આખી દુનિયાને ચલાવે છે તેમાં યુનિફાઈડ ફિલ્ડ એવું મળી જાય ને તો આપણે આ માણસને જીવનનું એનું જીવન કોન્ટ્રોલ કરી શકીએ એવું જ બને એ શોધવા ગયો હવે એની જે સત્તાની બહારની વાત છે શોધવા જાય શું દશા થાય એની आप पांच आज्ञा ने पांच आज्ञा में एनी सत्ता है यता निकली है तो आप शू दशा थे जनती भाई कहोज मेरी बात समझाए कि नहींकूल समझाए न नहीं। समझाए बात है आम कोई पोते पोता हित में जो है कोई कोई ने एकबीजा को उपकार के कशु करतु नहीं कोई आट्मा कहूँ इंटे कल्याण मार्ग स्व पर कल्याणक मार्ग कहो कहो કલ્યાણક એટલે કલ્યાણ કરનારો કયો કરનારો તો કે જેની પાસે જેની પાસે કરવાની સત્તા નથી ભારતી શું કહ્યું એનામાં જેટલું સમજણમાં બેઠું એટલું કોમનું અને જેટલું બેસે છે એટલો આનંદ આપે જ છે એને એટલે સત ચિત્ત આનંદ સ્વરૂપ એનો શ્વાસ એટલા ધબકારા તે હોય જ પણ આ સતત હોતા નથી આપણે અને એના માટે આપણે એ પુરુષાર્થ છે આપણો એટલે પોતે જ પોતાના માટે જાગ્રતપણે જીવી જવું નિંદ્રામાં હોય તો પણ આપણે જાગ્રતપણે નિંદ્રાને એલાવ કરવા જ એ દાદાએ કહ્યું છે આહાર લઈએ તો આપણે જાગ્રતપણે એને આહારીને આહાર કરવા દેવો જોઈએ સમજાયું કે નહીં મનના વિચાર આવે તો આપણે જાગ્રતપણે એ મનના વિચારો વિચારમાંથી પસાર થવા જવું પડે આ બધું જ બધાને પડે આખા પૂતગલને હવે સમજ્યું હતું બહુ અઘરું લાગે છે ધીમે ધીમે આવશે ને ખાતરી થઈ ગઈ બસ ખાતરી દાદાજી કહેતા બે નંબરના પૂતગલ ને જાણવાનું છે તે શુદ્ધ જ છે કલ્પ સ્વરૂપ છે દ્રષ્ટિવાળું છે જેવું જોવે તેવું જો થઈ જાય છે એટલે દ્રષ્ટિવાળું કહ્યું તે જેવું જોવે થઈ જાય છે એને લાગવું પડ્યું દ્રષ્ટિવાળું એકદમ ના લાગે પોતાની દ્રષ્ટિ હોય એ જુદું હોય એ ના કેવાય એને એને દેખતું કેવાય પૂતગલમાં દેખવાનો સ્વભાવ નથી સમજો કે નઈ આ બધું જીવણથી સમજવું પડશે તારે કલ્પ સ્વરૂપ છે એ કલ્પ સ્વરૂપ છે શું છે એ પણ શુદ્ધાત્મા લાગુ પડે છે પરંતુ પૂદગલ ને આ રીતે સ્વભાવ પૂતગલ થાય તારે કુદરતી પૂતગલ થાય તારે મનીષ કુદરતી થઈ જાય મનથી વાણીથી કાયા થી એથી વાણી પણ કુદરતી બધું નીકળ્યા જ કરે જીવન કુદરતી થાય આજના જીવનમાં કોઈને પોસાય ને પોસાય બની શકે છે એ તો બધાને બનવાનું છે પેલું પોતાને જ બનશે એમાંથી નીકળે તો પછી બહાર નીકળશે તો ને તો નીકળી શકે જ નહીં હું જેટલું અમારું જીવન ગયું છે ઘરમાં છો શું એમાં તો જોયું છે એ રેખા જોયું છે તારા જેઠ જોયું છે બોલ જો અમારા સાહેબ છે તો જાણે છે ને જરાય બોલે એવું આવું એટલા બધા વિનયવાળો થઈ જાય છે આ નહીં તો દાદાના ચાર હાથ એના પર ચાર હાથ મહેન્દ્રભાઈ પર બધા પર સરખું આ તો એક વ્યવહાર છે વાત વ્યવહારની વાત એમાં કોઈ વધતું ઓછું કશું નથી એટલે કલ્પસ્વરૂપ છે દ્રષ્ટિવાળું છે જેવું જોવે તેવું થઈ જાય આ બધું મિક્સ છે ને એને બે રીતે સમજવું પડે કારણ કે મહાત્મા છીએ આપણે તે રૂપ રસ સ્પર્શ ગંધ રહિત છે શું કહ્યું બે નંબર વાળું વ્યવહાર દ્રષ્ટિ વાળું છે માથાકુટો બધા કરે છે આપતો પુત્રો આવે છે સેમિનારો કરે છે ત્યાં અમેરિકામાં સત્સંગ સારા માટે આપણે સત્સંગમાં ભેગા થઈએ છીએ એકબીજાને તાળે ગપા મારવા માટે ના એકબીજાની વાત એકબીજાને સમજી લેવા માટે હખત તો એટલીસ્ટ રહે પછી નીકળ્યા તો છે જ નહીં બધું વાતાવરણ કોઈને છોડશે નહીં સંઘો જ નહીં છોડે કોઈને છોડશે જ નહીં મહાવીર ભગવાનના અંદર છોડે હે આવી વાત છે એટલે જયંતિભાઈ આજે તપ ત્યાગનો માર્ગ છે ને એ ક્રિયામાર્ગ ચાલ્યો આઈલોને એ રીતે જ ચાલે છે એમાં બીજો ભેદ નથી રહ્યો ક્રિયા માર્ગ કોને કહેવાય કે થતી ક્રિયાઓને એ શાસ્ત્રથી સમજવાનો કોશિશ કરે છે એટલે સદેવ સદગુરુ સદ શાસ્ત્ર કહ્યું આપણને જરાય ખોટું નથી પરંતુ વ્યવહારની વાત છે નિશ્ચય સ્વરૂપ ના લેવાય એવું ડૉક્ટર સાહેબ કહે છે ખરું નહીં સાહેબ વ્યવહારની વાત નિશ્ચય સ્વરૂપે ન લેવાય અને અહીંયા આગળ માહિર ભગવાનનું કહેલું આપણે કોટ કરીએ કોઈનું કહીને કોટ કરીએ ત્યારે એ પોતે કે છે દાદાએ પોતે કહ્યું અમારી આખી વાણી જે નીકળી છે બધી વ્યવહારથી નીકળી છે પણ કયો વ્યવહાર આ સમજવાની વાત છે કયો વ્યવહાર નિશ્ચય સાથેનો વ્યવહાર શુદ્ધ વ્યવહાર રાઈટ રાઈટ સર શુદ્ધ વ્યવહાર ચારિત્ર શુદ્ધિ નહીં વ્યવહાર શુદ્ધિ જોઈશે વસંતભાઈ વ્યવહાર શુદ્ધિ એમાં ચારિત્ર શુદ્ધિ આવી જ ગયું કારણ કે જગત આપણે પાંચ ઇન્દ્રિયોથી આપણે અનુભવ છે બીજો છે જ આપણી પાસે અનુભવ કોઈ જાતનો અંદર ઉતરવા આ તો ઉતરવાનો સ્કોપ મળ્યો છે આપણે ધીમે ધીમે દરેકને જેમ સમય મળે ફુરસદ મળે તો ફુરસદમાં એટલું જ પોતાને એટલે જુએ તો ખરું કે ક્યાંક ઠોકર તો નથી ખાતી આ તે થયું એ જોઈ લે એટલીસ્ટ तो करता कही शू कहूकता कही शु कहूय शब्द पर क्षयकता आयु क्षय एट के विनाश थो जो સ્વાનો વિનાશ થયો તો કે મોહનો જેનો મોહ નષ્ટ થયો છે એને જ ક્ષાયકતા પ્રાપ્ત હોય આ કાળમાં શાસ્ત્રોમાં એ ઉચ્છેદ ગયું છે એવું કહેવાયું છે અને આ કાળમાં હોય શકે જે અમુક વસ્તુ ઉછેદ ગઈ છે એમાંનું આ એક કહીથી ક્ષાયક કોઈ માનવા તૈયાર નહીં થાય આખો જૈન માર્ગ જેમને પ્રાપ્ત છે એની સમજમાં આવશે જરૂર પણ એનું વર્ણન કે શબ્દોથી કોઈ સમજાઈ નહીં શકે ધીમે ધીમે સમજાવાશે પરંતુ એમને સમજમાં આવતું જતું જશે એ વ્યવહારો પણ જૈન માર્ગમાં પણ બધાને બહુ ફાયદો કરશે ઘણો ફાયદો કરશે દરેક વ્યવહાર એટલો બધો વિશાળ છે કે દાખલા તરીકે કનુભાઈનું શરીર છે કે ત્યાગ ત્યાગ ધર્મથી છે ચલો અને એમને કંઈક મળ્યું અને દાદાને મળ્યા દાદાને ત્યાગ ધર્મ એમને મળ્યા ને એમને જ્ઞાન આપ્યું દ્રષ્ટિ મળી બધું થયું અને એમને કહ્યું પછી એમને પાઠ પર બેસવાનું આમ આવ્યું ગમે રીતે તો એમનાથી જે બને તે આખો ફેર જે પાઠમાં ક્રમ માર્ગથી છે એમાં ફેર પડશે મારી વાત સમજાય છે અમે સરદાર મુનિને સારી જાણીએ છીએ અંદરથી પણ અમારું અંદર બધું છે એ બહાર કોઈને ક્યાંથી સમજાઈ શકશે એ શિવમુનિ આચાર્ય એ તો એટલું બધું જબરજસ્ત સમજી ગયા છે છતાં અમે એમનો વ્યવહાર આખો અમે અકમન રાખ્યો છે સાધના માર્ગ અને આખું ને ટીવી ઉપર આ બધું કરે છે એ છે જ સર चले कारण के अमुक जवाबदारी पद पर बैठेला है व्यवहार सामजा तो महात्मा कहवा महात्मा आने कहवा मा भगवानी विदरा गादी पर बैठेलाये गादी पर आम थोड़ा थाय तो एमने ना स्थिर स्थिरता है हितने तर तो ब्रीजे घोड़ियोड़ पड़े तेने डेडा मैं समझ अभी रड़वा हजू रड़ीशे कई कई मम्मी <laughs> ना समझी हाँ हसी ने बात कर આપણે ખળખળ હસવાની ક્યાંય વાત કરીએ છીએ એટલે આપણે પ્રસન્નતા મોડા પણ દેખાય તો ખરી કે નહીં ના દેખાય હું સમજવા જેવું છે બધું ચિત્ત શબ્દ બહુ જ એટલો મોટો છે શરીરમાં જેના કારણે સંસારમાં ભટકવાનું થાય છે વ્યવહારમાં પણ ભટકવાનું થાય છે બધી જ રીતે અંદર ભટકવાનું થાય છે આપણને ખબર જ ના પડે બારમાં ભટકીએ છીએ ખબર ના પડે અને છતાં એવા વ્યવહારમાં રહી અને એમાં નીકળવાનું પોતાના માટે ખટકો કરી નીકળી રહીએ બન કેવી પુરુષાર્થ જરૂર છે બહુ જરૂર છે એ સમાજના માટે નથી કે આપણે સામાજિક જીવનનો એક બધા બગા છે એના માટે નથી પરંતુ પોતાના માટેનો છે આ વાત આજે લાભ પાંચમે જ્ઞાન પંચમી કહી છે એ વાત આપણે બહુ સારી જેટલા સમજી લઈએ તે વખતે એટલો જ આ સંઘ એટલો દીપે એક એક એક એક વ્યક્તિ એક એક સંઘ સ્વરૂપ છે વ્યક્તિઓનો સમૂહ સંઘ સ્વરૂપે ના હોય શકે કોઈ દિવસ નહીં હોય વ્યવહારની વ્યવસ્થા તો હોવાની જ છે વ્યવસ્થા અંધાધૂતી ના હોય જરા પણ પરંતુ સમાજમાં સમજે છે સામાજિક ભાષા છે એ જુદી વસ્તુ છે એ તો બધા બીજા બધા બેઠા હતા આપણે એ રીતે બેસીશું ને બીજી કઈ રીતે બેસીએ આપણે તે વખતે મહાત્મા તરીકે બેહવાના થોડા અમારા દાદા ભગવાન આપણે શરૂ શરૂમાં દિવાળીબા એમના સ્વામિનારાયણના બહુ પ્રમુખ અને એમને બોચાસન જવાનું થયું અને એમના તરફથી સામયું બધું હતું વ્યવસ્થા અને દાદાએ કનુભાઈને કહ્યું હતું આપણે એમને બધા પૈસા આપજો અને એમનું બધું સંભાળે અને આપણને એમને આમંત્ર હતા કે સવિતાબા ચંદ્રકાંતભાઈના અને ચંદ્રકાંત સવિતા બહુ બહુ વિચાર બહુ વિચારક ચંદ્રકાંત મારા ઘરમાં હતો તારા તો મેં આખું बता बद समय दरमियान रायण वाँच वाँच करती थी कैसे हसे हम पर हो दूतोता रीते आधा अरे एमने आशू आप ज्ञान मिले कीजू बम ले करें आशू आई जाए सरु सरुम थे बधाई ने हाँ धीमे धीमे समझाएरता जता जाए थोड़े थोड़े तो एक बन क्यू दादाए दादाए बहु कादा ने खबर पड़े धीमे कहूं समझ जाए बदा કે હવે આપણે અહીંયા બોચાસન જઈશું બે ગાડી જવાની હતી એક કે બે કંઈક એમને ચંદ્રકાંતભાઈને બે અમારા પેલા રસિકભાઈ સંગપતિ વડોદરાને હોય કનુભાઈ હોય દાદા અને બીજા બે ત્રણ હોય ગાડીમાં અને પેલી બે બીજી બે બે ગાડી તે ગયા અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ આ પદ નહોતું તે વખતની વાત કરું છું ના હતું કંઈ મને ખ્યાલ નથી અત્યારે હમ પરંતુ જે કે સ્વામી એટલે ગોર્ધનભાઈ કાશીભાઈ કહેવાય એટલે એમના કુટુંબી ચંદ્રકાંતભાઈના પરંતુ એ પ્રમુખ સ્વામીને બધા સમકક્ષ પ્રમુખ સ્વામીથી સિનિયર થોડા પડે પણ એટલા બધા વિનયવાળા એમના વિનય ધર્મ કેવો હોય છે એ લોકોનો એટલે કે આ સ્વામિનારાયણમાં જે પ્રકારનો છે એની વાત કરીએ છીએ દરેક ધર્મમાં વિનય તો હોય જ ને બધા ધર્મોમાં એમાં એ પ્રમુખ સ્વામી કારણ કે એમને સાધુપદ મળેલું છે જ્યારે મને કહેવાયું નહીં ભલે ઘરનો વ્યવહાર મેં એમ બધો બંધ કરી દીધો અને ત્યાં જતો જ નથી બોચાસણ જી રહેશે બોચાસણા મુખ્ય હતા જી સ્વામી ચન્નકન મેના કાકા થાય આવું બધું થયું અને ગયા હતા હવે આપણે જઈએ જ છીએ બોચાસણ તમે બધા મારી સાથે છો ગાડીમાં પાંચ દસ જણ બધામાં તો તમે કેવી રીતે રહેશો ત્યાં આગળ તો કે દાદા આપણે જ્ઞાન આપ્યું છે શુદ્ધાત્મા સ્વરૂપીને તો સ્વામિનારાયણ એટલે એમને એમાં જે સ્વામી ભક્તિ છે ને હરિભક્તિ હરિભક્તો કહેવાયને આ બધું છે એ રીતે રહેશે પણ આપણે આ દ્રષ્ટિથી આવીશું તો આપણને લાગે છે કરીને ક્યાં જ્ઞાનની ગરિમાના ક્યાં બધું આવું લાગશે જરાક તંત્ર લાગે રહે નહીં કોઈને તો કે ના ના એવું ના રહેશો આ દિવાળી બા છે અમારા મોટા ભાભી સમજાયું ને એટલે હું તો ગુરુ તરીકે લીધા તારે તો આ જ્ઞાન પણ મારું ખુલ્લું થયું દિવાળી બાદ કારણ કે દસ પુરુષને ભાગીને એક સ્ત્રી બનેલી છે આજની બહેનો તો બઉ પાકી છે જો એને બરોબર સાચવતા નહીં આવડે ને ધણી ઇંધ વેચીન ચણામાં મારા ખાઈ જશે એ ગમ્મત કે દાદા હા ગમત એટલે દાદા શું કે છે નારી એ તો નારી છે જો એને આર્ય આર્ય એની આર્યતા રીતે સમજાય ને તો શક્તિ છે ના સમજાય ને તો આવી બન્યું બન્યું આ દરેકના અનુભવ થાય દરેકને કોઈને છોડે નહીં કોઈને નહીં છોડે એટલે આમાં નારીનું આપણે અવરું નથી બોલતા પણ આપણી સમજ અવરી છે એને સવરી કરવાની છે સમજાયું ને શક્તિનું કેન્દ્ર આખું ઇન્ડિયા માને છે પરંતુ આ કારના હિસાબે શું કરે બધા કાર કાર ફરી વર્યો છે પણ એ બધા બોલવામાં એમાં બધે પોતે ખોવાઈ જાય છે અંદર એ સમજાતું નથી કોઈને એ બધા શબ્દો એટલો બધો નુકસાનકારક છે બધાને બોલવા માટે કે બધા બધા બધા બધા બધા ક્યારે બોલીએ કે આપણી નજરોમાં જ્ઞાનીક અજ્ઞાની વચ્ચેનો ભેદ નાગ હોય ત્યાર પછી જ બોલાશે નહીં તો નહીં બોલાય પછી એમાં બધું જ ગયું નહી ડૉક્ટર સમજાય છે અને સામાન્ય પણ આપણું આખું જીવન જ આમ થાય બધા કરે છે પેલા કરે છે આમ કરે છે આના બધા ચાલી ગયું છે તો હું ઘણી પૂછ્યું એટલે બધા એટલે કોણ તમે વાત કરીએ હમણાં આ બધા કેમ બધા વાત કરે છે તે બધા એટલે ના પણ તમે વાત કરો છો પણ તમે તેમાં નહીં ના હું નહીં આ વાત કરે છે બધા આમ પણ બધા એટલે બધામાં પહેલો પોતે આવે તો જ બધા આવે નહીં તો આવે નહીં કોઈ દિવસ આ નથી પકડાતી વાત આપણાથી આપણે આપણે નથી જલાતા પોતાને આપણી ભૂલથી આપણને આપણી ભૂલ નથી જલાતી મેં બહુ જોયું અને સત્સંગમાં ઘણી વખત નીકળી ગયું જ મળ્યાથી એટલે આવું શું તારા પર આવી જાય જીવું છું તો તારું કાયમનો મોર્ગેજ થયેલો જીવા કરું છું અને પાછો રોકડીઓ બાંધું છું કઈ જાતના જીવનો દાદાએ સમજું કે રોકડું છે આ તો કેશ છે પોતાનું જીવન અને જીવન કોને આજે એસેટ તરીકે નથી સમજતું હ પણ આ જમાનો એવો થઈ ગયો છે એસેટ અને એસેટ ની વેલ્યુ જુદા પ્રકારની વસંત બોલો તમે બધા આપણે બધા એમાંથી પસાર થયેલા છીએ કોઈ બાકી નથી જો પેલી અમારી આ શાસ્ત્ર જ્ઞાની હશે કેટલું શાસ્ત્ર વાંચ્યું તે તારા સાચું કે આવે चलना लीय तारु पति क्यू हाँ अंत कही दू तार सत्संगताजे જયારે સંજોગ મળે ને ત્યારે મળીને સાહેબ મને થોડો સમય આપશો કાઢી લેવો તારે તૈયાર નહી હશે તારે એવું કરવું વખત ક્યારેક ક્યારેક જરા વધારે થાય એવું કેમ કરે તારે હા એમ ખેંચી નહીં લેવા તરજે થઈ ગયું ભાઈ હમ ચાલો અચ્છા જા જા પાયા વાત છે એ લઈએ છીએ આપણે બોલ શું છેલ્લો પૂછી લેવું છેલ્લો પૂછી લેવું મનીષનો પરિણામવાળો જે ભાગ છે જે મનીષનો નીકળતો પરિણામવાળો ભાગ છે એ પરિણામવાળો ભાગ ક્યારે પણ મને મારો પોતાનો ના મનાય અને મારે મારે સ્વરૂપ મારી દ્રષ્ટિમાં રહ્યા કરે એ ભાઈ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું 360 સાઠ ડિગ્રી મારી દ્રષ્ટિમાં જ રહ્યા કરે ચાલો હજી ગયું તારે એક જ રાખવાનું તારું શરીર ના રહે હું ના જાણું બરોબર પરંતુ તારું જે કંઈ આવે નિકાલ કરવો જ છે જા મને કોઈ કાપી નાખે તો હું સંભાવ નિકાર કરવો છે એવું રાખવાનું પૂર્ણ નામ બેન શીખવાડે છે આપણને દાદા કેશન આ સર્જરી નો બધો અમારો અનુભવ હા પૂરેપૂરો જે અમારી જોડે હતા બધા જાણે બધી આ શરીર ને હાથમાં વરસથી લાગેલું છે મારેથી પરંતુ દાદા કોઈ કદાચ કાપો મૂકે અમને કઈ શિક્ષા કરવી છે કાપ્યા કર હું જાણું છું ને મારે સંભાવ નિકાલ કરવો જ કે પછી શાંતિથી પેલો તો આફરીન થઈ જાય છક થઈ જાય પણ એવું બનવું મુશ્કેલ છે આ તો એક આકરું દ્રષ્ટાંત આપે છે આપણને આપણા જીવનમાં જે પ્રસંગો બને છે એવા પ્રસંગોમાં તો આ બધી સ્થુરતા માંથી નીકળવું જ પડે છૂટકો જ નથી કોઈનો કોઈ બાપનો છૂટકો નથી બાપ બાપો કરવા જશે પણ કોઈ બાપ તો હોય છે બોલ હાચું હવે આ છોકરાના બાપે થવા બાપ તૈયાર થવા નથી હોત ઘણી વખત એ ચાલતું તું મારો છોકરો નથી કહી દે તો કહી દે તું તને ચાલુ એ અમારું ફરજ હતી કે કપડું સંધાઈ જાય શું કહ્યું ફાટવું તને સ્વભાવ છે ના દાદા કહ્યું મહાત્માનો સ્વભાવ શું કે હોય દોરો મહાત્મા હોય કાતરવાળો ના હોય કોઈ દાડો કાતર ના ચલાવે કોઈ સંજોગોમાં નહીં ચલાવે હમણાં જસુભાઈ સાહેબે તે વખતે અક્રમ વિજ્ઞાનમાં આખો એક લેખ આપ્યો હતો એ સુધીરભાઈ સાહેબ જાણે બહુ મજાનું એમનો અનુભવ દાદા ગયા પછીની વાત છે બહુ સુંદર લખ્યું હતું એમને એટલે હવે આ લઈ લઈએ જરાક ચાલો આપણા કિરીટભાઈ મહેતા આપણે યુએસસી થી છે એમનો છે નમો વિતરા ગાય પરમપૂજય સિકંદાસજી કિરીટના જય સચ્ચિદાનંદ પ્રણામ બસ આ સિંથર સિમ્પલ રાખવું આપણે બસ આટલું જ हूँ विज्ञान स्वरूप छे? वाक्य हूँ लगेल हूँ फाइल एक ने लागू पड़े, पड़े समझ प्रमाण व्यवस्थित आधीन व्यवस्थित डबल इन्वर्टर को व्यवस्थित आधीन आ समस्त जगत विज्ञान स्वरूप અહીંયા આગળ ડબલ કોમા મૂક્યા એ બરોબર છે એને વિજ્ઞાન સમજ ની મૂક્યા ડબલ કોમાં ખ્યાલ કારણ કે જગત જાણતું નથી એને ભગવાન સમજે છે બધી એને અલ્લાહ સમજે છે એને ભગવાન સમજે ઈશ્વર સમજે છે ઈશ્વર અલ્લાહ તેરું નામ બસ આ જયા છે આજે જૈનો પણ આ રીતે વાત કરે ઉપર ઘણી વખત કહે ઉપર જૈન સમાજમાં જનરલી ના હોય પણ એ પેલું વ્યવહારમાં બહુ આવી ગયેલા હોય ને વ્યવહારમાં એટલે વ્યવહારની ભાષા પછી એટલી અસરો કરી ગઈ હોય એટલે પ્રમાણ થઈ જાય થઈ જાય બને એ તો જેવો સંઘ અને જેવા સંઘની અસરો અને પ્રેશરો એમાં આવ્યા એટલે માણસ એ થઈ જ જાય બહુ છે એટલે પેલા એ પૂતગલનું પૂછ્યું ને જેવો અંદરથી જેવું પરિણામ બદલું એવું પરિણામ થઈ જાય આ પરિણામ શબ્દ બહુ મોટો છે શું કહ્યું બોલો इतला पहली भी आज्ञा स्वरूप मुके आज्ञा स्वरूप प्रत्यक्षता है अपनी फरज तेरे तरत पाका थोड़ा થઈ જવું તરત જ તરત જ થવું મુશ્કેલ છે પછી થાય ગમે ત્યારે થાય કલાક બે કલાક ગમે ત્યારે થાય તોય કામનું છે ગમે તારે હું કહું છું આ એટલું તો કરી દેવું જોઈએ છે આમાં કોઈના પર ઉપકાર નહીં થાય આપણે આપણા પર જ ઉપકાર થશે કારણ કે આજ્ઞા ધર્મ છે ત્યાં સુધી આપણે બધા ઉપાય સ્વરૂપ કહેવાયે શું કહ્યું સાના માટે કે આ રિલેટિવ વન નંબરની ફાઈલ સાથે મારે રિયલ થી રિયલ સ્વરૂપે વિતરાકતાએ કરીને મારે જીવવું છે એના માટે આજ્ઞા છે એટલે પહેલી બે માજ્ઞા મુખ્ય મૂકી એ આદર્શ નથી આજ્ઞા એટલે મુક્ત જીવનનું આખું રૂપક છે જીવવાનું શું કહ્યું બે દ્રષ્ટિ વ્યવહાર મુક્ત આપણે આ રૂપક જીવનમાં જીવી જ જવું પડશે આ બે દ્રષ્ટિથી અને છેલ્લા શ્વાસ સુધી દાદા કે છે અમે આજ્ઞામાં છીએ અને તમને બધાને અમે આજ્ઞામાં મૂકી અમે મૂકી શકીએ છીએ તે આજ્ઞા તમને આપી છે એટલે આપણે બે સરખા છીએ એક જ બોટમાં છીએ પરંતુ અમે બોટમાં ના આવી એકદમ આગળ બેઠા છીએ તમે બધા પ્રવાસીઓ તરીકે બધા છો સમજાયું કે નહી આપણને તેઓને એના સ્વભાવથી આપણને સ્વભાવ પડી ગયો હોય અને ફુવારા જોવાનું બહુ ગમતું હોય બેઠા હોય ને કદાચ સાઈડ સાઈડી બહુ સારી લાગે છે આવું કરે છે તો કા કેમ આટલા બધા પાણી બેઠા છે આપણે આમાં ફુવારા હોવો જોઈએ કંઈક એટલે એને જરાક આમ કરે ને જરા કઈ પડે ને તો પાણી નહીં ખુશ થઈ જાય કરવા માટે જઈશું સાયડી ના ફેરવી શક આપણે બધા હાથે બેઠા છીએ આ સંઘ છે અને સંઘની ભાષા આ છે બહુ સમજવું પડશે આપણે બહુ સમજવું પડશે નબળાને જબરાએ રક્ષણ આપવું જ પડે એ નિયમ છે ભારતમાં તો છે જ કૃષ્ણ ભગવાને મોટા મોટો સંદેશો ગીતા માફ આપ્યો ત્યાં આપ્યો છે આપણને શું કહ્યું આપણે જેમને નબળા દેખાતા હોય તેને થોડું રક્ષણ કરવું જે થતી પ્રમાણે એ પાછું કહ્યું છે જ્ઞાનીએ વિતરાકો આ કહે છે વિતરાકો એક એક ભાષામાં એવી શ્યાદવાદતા સંપૂર્ણ એવી સમયલી હોય છે એ સાદવાકતા જો સમજાય ને તો આપણને આપણા જીવનમાં એ સાદવાગતા થોડીક પરિણામ પામતી જાય મનેશ ના પામે હં પણ તું લાભ આપતા જા આવે તું મોટા ચેરમેનો બે મહનો બધા કેટલું આપું છું હં હવે ઉઘાડો થઈશ કે નહીં તું શરમ આવે છે કોઈ મારવા નથી આવવાનું જા અને મારવા આવશે તો તો સારું પડશે ને થોડુંક મનેસને જોઈ લેવું પડશે ને કે ચાલ ને ભાઈ આવો વયસ તો તને મારે ક્યારે જોવા મળશે તારો એવું નહીં બહુ મગાનો છે બહુ જરૂર છે બધા આગળ અનુભવ યાદ આવે છે ને આ વાત છે એટલે તમે વ્યવસ્થિત શક્તિને જે કહ્યું ને તે વિશ્વ છે એની પહેરે કોયોગી કે યોગેશ્વરા જ જાણે જગત મંડ છે એ નરસિંહ મહેતા નું એમનું કઈક વાક્ય છે સર્વ એની પેરે એની બોલે છે એની પાછળ ની બે લાઈન કઈ આગળનું પાઠક હું હાજરીમાં સમસ્ત જગત વિજ્ઞાન સ્વરૂપ છે બહુ મોટું તમે સ્ટેટમેન્ટ કર્યું બહુ સુંદર જો વ્યવસ્થિત સમજાયું તાજવાની દાડી જેવું પોતાને જ મન વચન લાગુ પડતું અને એનો વિસ્તાર તો બહુ લાંબો છે નહીં તો એટલું ના સમજણ પડે ગીતા પ્રકાશ કેટલો પ્રકાશ એવું નહીં વસ્તાર કે છે વસ્તાર આપણે જ આપણો વસ્તાર સમજી લેવો પડશે આજે તમને લાગે છે કે કનુભાઈ આ બધું ક્યાંક એમને લાગુ નહીં પડતું પહેલું એમને લાગુ પડે પછી બીજા હું તો એવું હંમેશા સમજાયું ને પહેલું જ પણ આ ઘણા કોઈ કહ્યું કોઈ ક્યાંક દાદા આ પદમાં બેઠા આપણે આપણા માટે આવું અમુક બજું નહીં બોલવું બધા બધાને અસર પડી જાય શું પણ અમારે નીકળી પડે એ કાચો વ્યવહાર કહેવાય અમારો કાચો વ્યવહાર કહેવાય મને બન્યું છે આ બધું એટલે સમજુ છું નીકળી પડે એટલે કયો વખત દાદાની હાજરીમાં નીકળી તો ચંદ્રકા ભાઈ દાદા એ કનભાઈ એવું નહીં બોલવાનું કે દાદા જો કોઈ મૂર્ખા સાખી સભા બનાતા હોય ને હા પુરખાઓને એના સરદારોને બધા ભેગા થયેલા હોય બધા તો મારો પહેલો નંબર લાગી જાય ચંદ્રકાંતભાઈ મેં કહ્યું કે એવું બોલવા જ નહીં પડે અંદર સમજવા તે વખતની વાત કહું શું એટલે બહાર વ્યવહાર તો બહુ મજાનો છે ધીમે ધીમે સમજાય આપણને પરંતુ આ વ્યવસ્થિત શક્તિ એમાં તમે સમગ્ર રીતે માગો છો ને એ પણ એટલો જ મોટો સત્સંગ નીકળે આજે એમાં તમારે આગળ શું પૂછું છું કહો આપણી દસ પંદર મિનિટ છે વધારે ફર્સ્ટ વાક્ય શું છે કે હું વિજ્ઞાન સ્વરૂપ છું એ વાક્યમાં હું કોને લાગવું પડે છે તે હજુ મારી વાત સાંભળો તમે બે ડબલ ડબલ કોનામાં હું લખ્યું તે હું વિજ્ઞાન સ્વરૂપ છું એ અંતર આપણી પ્રજ્ઞા શક્તિને લાગવું પડે છે એ હું ત્યાં આગળ આપણું ડબલમાં મૂક્યું એટલા માટે આગળ જઈએ એ કુચ પ્રશ્ન હતો તમારો એનો આ જવાબ રિયલ હું ડબલ બારું મૂક્યું ને કે રિલેટિવ હું ડબલ ને બેને ડબલ ના મુકાય આપણા માટે રિયલ હું ને ડબલમાં મુકાય અને રિલેટિવ હું ને સિંગલમાં મુકાય અને રિલેટિવ હું હંમેશા સિંગલમાં જ હોય હવે સમજાઈ ગયું એના પર તમને ખ્યાલ આવી જશે કે પછી સંયુક્ત રીતે હું ડબલની બાજરીમાં ડિસ્ચાર્જ થતી ફાઇલ એકને લાગુ પડે છે એ વસ્તુ બરોબર છે પણ ડિસ્ચાર્જથી એક ફાઇલ સિંગલમાં જ હોય હંમેશા સમજી ગયા અને આ હોય તો તમારી સમજ પ્રમાણે વ્યવસ્થિત આધીન આ સમજ વિજ્ઞાન સ્વરૂપ છે એ તમને ધીમે ધીમે ફિટ થતું જતું જાય વિજ્ઞાન સ્વરૂપ છે એટલે આ છે કિરીટની મન વચન કાયા અને બેન શું નામ બોલી ગયું આપણા નીતાબેન મીતાબેન એના બનવચન કાયા અમે સાથે જીવીએ છીએ અમારો દીકરો છે એના લગ્ન થયા છે ફર્સ્ટ ક્લાસ બે રમકડા છીએ પરંતુ હું હજુ કાઉન્સેલિંગનું આટલું બધું કામ મેં આખી લાઈફ કર્યું બબે તો કેટલી બે પીએચડીઓ કરી બંધ લાગે છે બે પીએચડી કરી અને કેટલું એક સબ્જેક્ટથી કેમિકલમાંથી ક્યાંથી ક્યાં ગયા એ બહુ એજ્યુકેશન લીધું અને છતાંય કે मेरेज ब्यूरो वाला काउंसलिंग एमज एमने रस पड़ियों लगी गया, लागी को एक बेर गया ये। ये के एक बे मीटिंग में लाइ गु मैं काउंसलिंग के बदाता पांच पंदर बैठा होल में समझ बहुत सुंदर करें मरी प्रसंग में आया तार जो अमार मैं कू तमो लाभ सारो मे आता रहो मैं है ईस्टर में रहवा तारत जय આ વાત છે એ કિરીટભાઈ મહેતા એમને આ સાયન્ટિફિક સમજવાની બહુ જ બહુ તમન્ના છે જબરજસ્ત એટલે આ વિજ્ઞાન તો વિજ્ઞાન એક જ કહેવાય કે હું વિજ્ઞાન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું હું વિજ્ઞાન સ્વરૂપ ટૂંકામાં બોલ્યું તે આખું કોન્સન્ટ્રેટેડ વાક્ય થઈ ગયું એટલે બહુ વધારે એને ગોખમ ગોખી ના કરાય હું કહું મારે મિનિટ બોલી જ નાખવું પણ એ નથી એવું નથી એ તો કોઈક વખતે એટલા બધા પ્રસંગો વસમાં આવે અને આંખો બંધ કરીને હું વિજ્ઞાન સ્વરૂપ છું બે ત્રણ વખત બોલો તો એ પ્રસંગ ગમે તેટલો હચમચાવીને કારો હશે તે વખતે તમને ક્ષણભરની આખી તત્ત વિજ્ઞાન સ્વરૂપનું શાંતિ થશે જો પણ એ બહુ ક્ષણની હોય છે વીજળીનો જબકાર હોય એ ટાઈપની આવી રીતે અનુભવ બધો બિલ્ડઅપ થતો જતો જાય છે તમે સમજાય છે વિજ્ઞાન સ્વરૂપ આખું આખું પચવું તો આ જમાનામાં ભા મુશ્કેલ છે મહાત્મા સમજવા કોઈને સમજાવવા જવાની જરૂર નથી સત્સંગમાં બેસી શકાય પ્રશ્નો એકબીજાની વાત કરે પોતાના અનુભવ થયો અનુભવની વાત જરૂર નીકળશે એનાથી મોડેથી એ બધી મુક્ત માણી હશે એમાં વાણીનો પ્રકાર કંઈક એના શબ્દો ગોઠવેલા ગ્રામર બામર કશું જોવાતું નથી અનુભવવાણીમાં એટલું કહી દઉં હું તમને એમાં બધું વ્યાકરણ શાસ્ત્ર આવી ગયું બધું જ બધા શાસ્ત્રો એમાં આવી ગયા અનુભવ વાણીનો એ ગામડીઓ હોય ને ગામડીયાની ભાષા અનુભવની નીકળે મોયલો અને આ તો ખોખું આટલું બોલે ને તો એ અનુભવ છે આ દાદાની હાજરીમાં બનેલું છે બધું જ હું તમને વર્ણન કરું છું અમે તોતેરની સાલમાં જાત ગયા સમજ શિખરની બસમાં ટુ બાય ટુની ત્રીસ કવિરાજ હતા અને નટુકા હતા તારે આબુ રોડ ઉપર રાતે અગિયાર વાગે અને પછી ત્યાં રાતે રોકાયા કંઈક આબુ ઉપર જઈને રાતે બાર વાગે દર્શન કરેલા દાદાને મળ્યા ખરા તે રાતે કોણ જાણે કોઈ અંગીયોગ્ય ખુલ્લું હતું જો એની હાજરી કેટલું કામ કરે છે એ મને બહુ આશ્ચર્ય લાગેલું શું આ શરીરની હાજરીથી અમે જોયું છે પરંતુ કોઈ દિવસ મેં મારા માટે નથી લીધું કે હાજરીથી જરાય મને એક પણ કૃપા આપ માસ્ટરની કૃપા માસ્ટરની કૃપા ખરેખર તમને મંદરબાઈ એવું લાગ્યું કોઈ જોઈ લઉં તમે બધું હા આજે આ બધા અનુભવ આપણા બધાને થઈ શકે છે દરેકને પોતપોતાને પોતપોતાના સંજોગો અનુસાર અનુભવ લેવાનો છે આપણે સંયુક્ત કુટુંબમાં આવીએ ઘરમાં સમાજમાં હઈએ ગમે રીતે હઈએ सत्संग में जाइए कोईपन बदा प्रसंगों व्यवहार तो व्यवहार बहुत बहुत मोटो विस्तार तो यहाँ आ व्यवस्थित शक्ति अपना मन वचनकाया चलाती शक्ति है ये शक्ति समझी लेवा आगे विज्ञान स्वरूप रहे आख विज्ञान स्वरूप अँ रहे कारण के अल्लेस कोईपन शक्ति हो नहीं आप आ मन वचनकाया चाल जीवत रहरु અંદર શ્વાસ છે જાવે છે જીવન ચાલે છે કોણ ચલાવે છે આ જ મોટું ઇન્વેન્શન દાદાની રિસર્ચ આખી એને ઇન્વેન્શન કહીએ અમારી ઓરિજિનલ ઇન્વેન્શન અમારી પાસે વ્યવસ્થિત હતું પરંતુ આ કાર્ડ આવ્યો અને કાર્ડને આધારે બધાને વ્યવહારમાં લાભ મળી જાય એના માટે આ અમારા પૂર્ણ સંપૂર્ણ સર્વાંગી અનુભવથી ખુલ્લું થયું અને અમારામાં અમારામાં વ્યક્ત થયેલા પુરુષોત્તમને દર્શન કર્યા અમે पुरुषोत्तम अपने पुरुष बदा थे दृष्टि से दर परंतु पुरुषार्थ पद आप पड़ती जती जाएम तमने तुरुषार्थी समझने कर विज्ञान एट आत्मसात होत जत जाए समझ स्वाद में आत अनुभ में आत समझ कि सच्चिदा स्वरूप आखू जीवन जीवात जाए सच्चिदाण स्वरूप जीव तो जाऊ नहीं रहे ऑटोमेटिक नेचरल बन सब शरीर एटू नेचरल थूं तो अंदर पेली तो नेचरालिटी है जो कायम नहीं शाश्वत है आत्मा तो स्वभाव थी सहज है पूर्ध सहज थ હવે સમજ્યા આજ્ઞા અધર્મ આ જ કરી રહ્યું છે બીજું કશું નહીં કે આપણા પૂતગલને સહજ કરી શકે છે જેટલું એ આજ્ઞા અધર્મથી આપણે જીવન તેટલું જ એ અંશ પ્રમાણ એમાં કોઈની મિનમેક ચાલતી નથી જરા પણ લાચ કરવાનું છે આખી દુનિયા હલાવા જશે બધાને હલાવા જશે કશું થવાનું નથી હા જ્યારે થવાનું છે ને એ ભોગવટામાંથી કોઈ નીકળી શકવાનું નથી બંને હકીકતો સાચી છે કોઈ કરી શકાય એમ નથી અને કોઈ ભોગવા ભોગવટામાંથી છૂટી શકે તેમ પણ નથી બંને રીતે બધી રીતે નહીં સમજાયું માણસને બહુ ગમે કે આ બધું દુનિયા આવું જ્ઞાન મળ્યું છે તો આ બધું ક્યાં બધા જોડે માથા કુદમાં કરવું નીકળી જઈએ ભાગી જઈએ લાખ કરવા જાય કોઈ એકલો રહી શકતો જ નથી પરંતુ આપણને આ બેકલી આજ્ઞાધર્મ ની શક્તિ મળી છે જીવવાની બેકલી કહેવાય છે બે નંબર હાથેની એટલે બેકા બેકાઈ ના ના ના એવી રીતે આપણે આજ્ઞા ધર્મથી જીવવાનું છે નહીં તો આજનું આ દ્રષ્ટિ બધી બેકાઈ નાખે આપણને એ બેકા પણ નાખે જોઈએ આપણામાં એટલું એટલું તો બહુ સારી વાત છે નિમિત્ત ગમે તે પ્રકારનું બને ચાલે એનું નિમિત્તને વાંધો નથી ભગવાને નથી કાઢ્યો એટલે આપણે કોઈ પણ બને મનથી બને વ્યવહારથી બને કે વાણીથી બને વાણીથી તો એમાં એક વસ્તુ જોઈ લેવાની કે આમાં મારો હેતુ हेतु कहो मैं सुधारवा मैं जाते सुधरवाते सुधरवाय तो मन वचन काया थी मैं केवशन के बहारे रहू के अवसन के ना रहेव बहरे रहूँ तो मारा के हित में हे के हित में नहीं हो बढ़ी बात तो भेद थी पकड़ी ज पड़ से आपने बदा नहीं लगता कोई ने आत तो बहुत सहली सरल हो પરંતુ આપણા થી આપણે શીખવું પડશે બીજો રસ્તો બીજું કોઈ કોઈને શીખવાડી ના શકે આમાં સુધા શું લાગે છે તારે તું કમ્પ્લેન નહીં કરું કશી હે પેલા મિતેશને હેરાન નહીં કરું ને તારી બહુને હેરાન નહીં કરું ને બે દીકરાઓની હા કારણ કે જૈન મગજ બહુ પાવરફુલ હોય છે બધા શું માક આપણે આપડું દિલ મૂકી દીધું હોય ત્યાં હોય આપણે સર્વસ્વ નું પર પદ બોલીએ તો બહુ જ આનંદ આવે આપણને અને ખરેખર કુદરતી પદ રીતે લખાઈ ગયું છે ત્યારે હવે એમાં એક બોલી નાખીએ પદ જ ચાલ હવે આપણે પર પતી ગયો હા હવે પાંચ મિનિટ છે એટલે પદ બોલ અને પછી અસીમ જે જે કારો ચાલે નામ કરી દઈએ બરાબર ચાલ સાહેબ બહુ સુંદર સત્સંગ છે ચાલો આમાં બહુ નીકળ પુષ્કર હું ધીમે ધીમે નીકળશે હવે આજથી આપણે ચાલું કર્યું છે જ્ઞાનપંચમી છે જોઈએ આગળ શું થાય છે હમ તો કશું છે નહીં ભાવ છે બસ ધીમે બોલજો સરસ રીતે સંગીત ના સુર થી 曾 અહીંયા તમારે જે વ્યવસ્થિત વિજ્ઞાન સ્વરૂપે સમજવું છે તે વાત આવે છે વાક્યમાં આખા પદમાં એટલું ગુ વિડીંગ થયું છે આમાં તો નોબેલ પ્રાઇઝ લેટ મીટેલયુ નશભાઈ ટુ સ્મોલ પ્રાઇઝ નાનું ફ્રેક્શન નહીં ગણાય આખી દુનિયા જીવનના કેટલી ફેકલ્ટીઓમાં કેટલી જાતના કાઢ્યા એ એ કોમર્શિયલ થઈ ગયેલા છે ખાલી બોલ ખાલી આમાં જ્ઞાનામૃત ના મોતી ચુગે જ્ઞાનામૃત ના મોતી ચુગે કે છે એટલે કે વ્યવસ્થિત શક્તિથી મનમાં વિચારો આવે બુદ્ધિ આપણને બુદ્ધિ થી આપણને આમ આ બાજુની આ બાજુની નફા ટૂંટા બાજુની એટલે કે આ પ્લસ છે આ માઇનસ છે એમાંથી નિર્ણય કરાવતી આપણે આપણે શક્તિ કામ કરે આપણામાં નિર્ણય કરાવતી હા અને નિર્ણય પ્રમાણે આપણે ચાલીએ પણ ખરા ચિત્ત આપણું બધે અહીંયા તો છે જ પણ બધે પાછું એકદમ જાય મારે અહીંયા પહોંચવું છે અહીંયાને વાત કરવી છે આમ થવું છે તેમ થવું છે ફલાણું દીકણું એ સિવાય કે કલ્યાણ સ્વરૂપ ના હોય ત્યાં સુધી ફાયદો કરે ખરું આપણને અને આપણો હંકાર શરીરનો અહંકાર ડિસ્ચાર્જ થતો અહંકાર એ આપણા સંયમમાં છે કે નથી એટલું તો જેવું હિત ખર્યું કે નહીં એને જ્ઞાના મૃતના મોતી ચુંગે કહ્યું એટલે હંસા કે છે કે દૂધ ખીર નિર્મા હંસ તરે છે અને ચાંચ બુડાડે છે એ ચાંચમાં જ ગુણ છે કે પાણી રહી જાય છે દૂધ ખેંચી જાય છે પાણી રહી જાય છે ને દૂધ ખેંચી જાય છે એવું આપણી આ બે આજ્ઞા છે વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિ ત્યાં આગળ આ વસ્તુ લાગવું પડે છે શું જ્ઞાનામૃતના મોતી ચૂગે કે છે અને આપણી કલ્પના છે શિવ ધર્મમાં આપણે માન્યતા છીએ માનસરોવરમાં હંસા અને ઘણી વખતે પાર્વતીજીને ખુશી કરવા માટે લઈ જાય ચાલો આપણે જઈએ માનસરોવર ઉપર એમને આ વાત સમજાવવા માટે લઈ જાય છે હમ મહાદેવ તો કે મહાદેવ બહુ ગમે એમને તો ચાલ આપણે જઈએ માનસરોવર એ બોલતા નથી મૂગા આ ચાલ જોતું કેવું લાગે છે એમને ગમે છે આ બધું સર્વ જોવાનું ગમે છે પેલા નહીં સમજાય છે साहेब तमने गमत महादेव का महादेव आई गाभ पर खरेखर डायलॉग बहुत एक्सेलट था, था, था महात्माओं ने आज ज्ञानी बहुत सुंदर समझा एक्सलंट आधी निकले से तो खरेखर आ लोग बढ़ू अंदर मसालों काढ़ी काढ़ सुंदर रीते आज जमा में मूके आ लोगनामृत मोती चूगे हंसा मन सरोम एट मन एज मुख्य है मन एज संसार रजरवनार है मन की मुक्त थे आ मूतिओ चूगी सके कैलाश पर मानसनोवरना बीजाई काम नहीं जप्ति है यी ए हंसवृष्टि कही के आखी व्यवहार दृष्टि बढ़ा व्यवहारों में पोते निश्चय स्वरूपे निश्चय स्वरूप पाकू करे ला व्यवहार लाख पाकू कर न देव हो चूगी ले शू क्यू જ્ઞે ન જ્ઞાતા એટલે જ્ઞાનામૃત કહ્યું આ સમજાયું ને અને જ્ઞાન વગર દર્શન હોય જ નહીં દર્શન એકલું કોઈ દાડું હોતું જ નથી પણ દર્શન મુખ્ય છે જો દર્શન મુખ્ય ના હોય તો મોક્ષ માર્ગ જ નથી શાસ્ત્રોમાં પ્રમાણ છે આજે પણ વ્યવહારમાં પ્રમાણ બધા જાણે છે પણ મુકાવવું નથી મુકાતું મુકાઈ નહીં આજના કાળમાં કર્યું છે ઉદા અર્થમાં બધા લઈ લે કે दर्शन थी भटके लो फरती दर्शन प्राप्त थोश्कल पाची रजराबण थी, थी क्यों एने वो वक्त आश मुक्त करना तो है। पर एक तो ठेका चारिद्री लटके लो ए रस्त मिली जैसे हमें आत आज मुका नहीं हाँ नग्न सत्य है बार मुकाये नहीं कारण कि आज पोता एक तो आम तो वक्त वस्मो हाँ चारिद भाषा समझ बैठा बदा शू करो आप આપણને તો ખબર પડી ગઈ કે આ વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિમાં મારે નિશ્ચય દ્રષ્ટિ સાથે કરીને રહેવાનું છે હું શુદ્ધાત્મા છું કનુભાઈ છે તો કનુભાઈની બધી વ્યવહાર દ્રષ્ટિમાં મારે દ્રષ્ટિ સાથે રહેવું જ પડશે મારી વાત સમજાય છે પરંતુ એમના કર્મના ઉદયો નહીં રાખવા દે એને રાખવા દે કર્મના ઉદય તો બધા સમજી શકે છે બોલાથી સમજાતું નથી ઉદય શબ્દ બધાને બહુ ગમે છે પણ ક્ષણે ક્ષણે આજે તો આવે છે અને એટ એ ટાઈમ બધા પ્રેશરથી આવે એવું બને છે એ કાળે જ અને જેને જ્ઞાન બોલ્યું છે ને એને દીવો બુજાવવાનો થાય ને ત્યારે વધારે જ જોજો એટલે ઘણા લોકો કહે છે ને મને આવે છે તો બધું હામટું આવી જાય છે હામટું એવું જ હોય હારથી આપણે પાસરા થઈ એવા નથી સાચું કહું છું એટલે આ જ્ઞાન આપણું જલ્દી જલ્દી બોલી ને જલ્દી મૃત ના મોતી ચૂગે હંસા માન સર આ દિવ્ય ચક્ષુ ની જ્યોતિમાર્વસ્વ અમારું અર્પણ છે પ્રિમોદ વાહરણ જો હોય તો કોઈ મને મેરબાની કરીને લાવે નહીં પરમ કૃપાળુ પરમાત્મા તવ તુ જ નિરુવળ સુરજનુ કેવુ દર પડજે સુરજનુ કેવુ તજ બર રહે જન જન સે ચંદાનાર શીતળ કી चे सर्वस्व मारू परपते ओहोरा दिवस संध्या उषा કવિરાજ કહેવા માંગે છે કે રાત એટલે પાપ દિવસ એટલે પુણ્ય આજ સંચાલન છે વ્યવસ્થિત શક્તિનું કેવા અદભુત છે નિયમમાં કે છે એટલે કે વ્યવસ્થિત શક્તિ ના અધિન ચાલ ચલો એટલી બધી ગણિત એનું એક્યુરેટ છે આ યુગોથી ચાલતું આવ્યું છે યુગથી ચાલશે એમાં ભેદ નથી પડતો એમાં આટલો ભેદ પડે ને અત્યારે આજના સાયન્ટિસ્ટો આટલા કે અત્યારે આટલું જો ભરતી મોટી આવીને આવ્યું ને પાંચ દસ મીટરનું આવ્યું ને તો આ લોસ એન્જલ શેર કેટલું ત્રીજા ભાગનું એ થઈ જશે કે બધા કોસ્ટલ શેર હજુ આજે બધા ભળકમાં છે બધા ના થાય સાહેબ બહુ બહુ આ આટલું બધું વ્યવસ્થિત છે પણ વ્યવસ્થિત શક્તિ અનુભવથી લેવાનું છે શબ્દથી તો પ્રમાણ રાખવું જ પડશે આપણે માન્યતાથી રાખવું પડશે અને ધીમે આગળ જવું પડે પછી આપણે માન્યતા જેમ જેમ સ્ટેબલ થતી ગઈ તેમ તેમ મજા આવે નહીં તો પણ મજા નહીં આવે અને આપણા આજના ગમે તેવું સ્ટેબલ અનસ્ટેબલ વાળું જીવન હોય પણ એમાં ધીમે ધીમે એમાં જવું જ પડે છૂટકો જ નથી ચાલ આગળ જીવન ભલે સીત જળ હર જ્યોતિ તન મન મા સર્વ સ્વ અમાર પર છે જે મોક્ષ દ્વાર ઉઘાડે છે પરમા સ્વરૂપ હે પ્રગટ પુરુષ ગટો આપ જ છો માતમા આપજ છો મરાશુ ધાત્મા પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપણે જ આપણી અંદર શુદ્ધાત્મા ભગવાન પ્રાગ શક્તિ તરીકે જે બેઠા છે એ જ આજ્ઞાધર્મ છે એ જ દાદા ભગવાન છે એ જ આપણે છે આપણું જ પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ છે આવી રીતે આપણે આપણી અંદર જે આપણને પરમાત્મા પદ પ્રાપ્ત થયું છે એ રીતે ઉપયોગ થી બોલી જવું બોલો ચાલો જય સચિદાન જય સચિદાનંદ નમો વિતરા ગાયણ હરિતાવો લોકારો મંગલાણ સવેલા ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય ઓમ જય સચિદા જય દાદા ભગવાન ના જય જય કારમ દાદા ભગવાન અસીમ જય જય કાર ગાદા ભગવાન નામ અસીમ જય જયકાર હો દાદા ભગવા અસીમ જય જયકાર દ ભગવાન નામ અસીમ જય જયકાર હો હો દા ભગવા હરસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાન હરસિમ જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર દા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના અસીમ જય જયકાર હોદા ભગવાન ના અસીમ જય જ હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન જયકાર હો દા ભ અસીમ જય જયકાર હો દાદા ભગવાનના ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન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 અસીમ જય જયકાર હો દા ભ ભગવાનના અસીમ જય જયકાર હો જ ભગવાનના